ચૌદશ ને દિવસ મહારાજ ની વરસાદ મધ્ય શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ની આગળ મંચ ઉપર બિરાજમાન હતા બે પ્રકારના જીવ છે તેમાં દૈવી જીવ હોય તે ભગવાન ના ભક્ત જ થાય અને આથુરી હોય તે તો ભગવાન વિમુખ જ રહે મહારાજ ને પ્રશ્ન પૂછો છે તો એ જલ્દી અંગે ભગવાનનો ભક્ત થાય અને આસુરીજી હોય અને એને ભગવાનના ભક્તનો જોગ હોય તો એ ભક્તા ન થઈ શકે ઈ કે આયું તમે વાત કરી જ આવી આનો જોગ કરે ના જોગ કરે ઈ આયું ને કે એ વાત આવી હોય એની વાત કરી એ પ્રકારના જીવ થાય છે ઈ તો આજુ છે મેં જા એક ઓલાઈ છે કે બી તમને શું એટલે સરકાર બે પ્રકાર ના કેમ હશે દૈવી નાસુરી બોલવા શીખ્યા પણ એનો અર્થ જાણવા શું આવું આવે ને ધર્મ એટલી જાગૃતતા જાગૃતતા નથી એટલે આગળ તમે વાંચો એટલે આ બધું ગુચાઈ જાય અને હરિભક્ત પરસ્પર ભગવત વાર્તા કરતા હતા તેમાં એવો પ્રસંગ નીચરો છે ને આસુરી એ બે પ્રકારના જીવ છે અને આસુરી અને આસુરી વિમુખ જ રહે વિમુખ જ રહે ભગવાન ની બાબતમાં આપણને ભગવાન ની વાત સારી લાગે છે કેમ ભગવાન ના ભગતની ક્રિયા ગમે છે કેમ એવું જેટલી ગમે એટલા દૈવી અને ન ગમે તો અસુર્ય થાય એ નથી જયારે ચીમનરાવજી શ્રીજી મહારાજ ને પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજુરી ના થાય આસુરી જીવ તો દૈવી ન જ થાય તો જન્મ થી આસુર ભાવે યુક્ત છે જન્મ તો કે ભગવાન અને ભગવાન ના ભક્ત ની ક્રિયા પણ એને ફીટ ના બેસે એટલે શું બેઠા એ તો એક કામ માં થઈ ને છતાં બધા સંકલ્પ એ કશે એ કઈ ન બેઠા એમની એ કશે ન ના હું ના મનમાં કઈક જુદા જુદા બધા થાય છે સમજી રાખો ઓળખતો નથી છતાં બધા હરખા ઘાટ હોય ના હોય એ દરેક પોતપોતાના પૂર્વ ના દૈવી ના સુસ્કાર તરફ મને વેતો થવાના અનુસારે ઘાટ કરે કોઈ પ્રકારે દૈવી થાય કે ન થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આસુરી જીવ તો દૈવી ના જ થાય કેમ છે એ તો જન્મ થી આસુર ભાવે યુક્ત છે અને જો કોઈક રીતે કરીને આસુરી મોટા સંત ની ક્રિયા એમ ફીટ ના બેસે કદાચ ને સત્સંગમાં આવ્યા હોય કોઈ યોગ્ય કરીને પાપ કરે એ આસુરી હોય એવું નથી પાપ કઈ નો કરે અને અસુરી હોય એ પણ આપણે નક્કી કર્યું પોતાને નીચો રહેવા માંગતો હોય નથી હું બરાબર છું ક્યાંથી ઓળખ એનો ઓળખ તરત પોતાની ક્રિયાને ઓળખાયો રહું છું જરૂર મારા જાય આસુરી પલ્લે ગમે એવા જોગમાં આવ્યું હોય એના રૂપ માં જ રહેવાનું એક શબ્દ જોશો નો તો हरिभक्त थे है। तो, है। है तो आवी क्या आवी। क्रिया વાક્ય બાણમ પ્રમાણું બોલ્યું છે ને આપડે સાધુ હતા આજે બોલે ને રામ કૃષ્ણ ગોવિંદ હતા આવે નક આવેલિબા રહી ને સૌથી સારો દેખાવા માંગતો હોય જાય એને ખેદ થાય કે હું આટલો પાછો છું તો ભૂમથી પાછો મોક્ષ તો ન થાય એનો એ બ્રહ્મ માલી ના થાય બ્રહ્મ સુસુપ્તી આખી છે પ્રધાન કૃષિ બ્રહ્મ સુશુપ્તિ માં આવેલો જાય પાછો ફટકો લાગે અપમાન થાય કે પોતાના કલ્યાણ ના માર્ગ માં પણ એને સમાજ ઓળખી શકે શાસ્ત્રો જ ઓળખાવે એમ જાય તો ભગત જ હોય અસુર ઈ ભગત દેખાતો પૂજા પાઠ બધું કરતો હોય સાચા ભાવ થી એ દેખાય હોય આશુ ભાવ ઈ આસુ ભાવ ની ક્રિયા પણ એને દેખે પણ જેને આ સમજો છે એ ઓળખી જાય સામાન્ય જો આપણે કોઈ સારી કથા કરતો હોય કીર્તન સારા બોલતો હોય આ બધું કરતો હોય તો આપડે ભગત કઈ આપે શાસ્ત્ર ઓળખાણ નથી ભગવાન ક્રિયા માં આવે છે ભગવાન ના અવતાર હોય અથવા તો એવા ભગવાન ના શ્રેષ્ઠ ભક્તો હોય એની હારે જો આસુરી હોય તો કળાએ આવે કારણ કે એને તરત જ એમાંથી એના દેખાય આવે પણ એકલો જ આસુરી કેવી રીતે ભક્ત નો જોગ ના હોય તો પછી કારણ કે ત્યારે ભગવાન નું પૂજન ને એવું તો કરતો હોય કરતો હોય તો એને હા એટલે અને જે બોલું ભક્ત હામા હોય તો એનો દ્વેષ દેખાય ને ક્રિયા માં આવે અને બોલું તો દ્વેષ નો પ્રસંગ નો હોય ભાવ ના થઈ જાય ભગવાન ગમે એટલી પૂજો કરો કે ભગવાન ડાયરી રાખતા નથી તમારી ગમે એટલી કરે ડાયરી નો રાખે ડાયરી એક જ રાખે એને કોઈક મારા ગરીબ બ્રાહ્મણ હરિભગત ભગવાન ભજન કરો ભગવાન નું ભગવાન એના પગત નો કરે કારણ કે એના ખરા જે પોતાના હતા એને એને ખૂચવા ભગવાન ની આછો તળી ગયો પછી તમને એટલો ડાયો થઈને દેખાડે મેળવું આજનું કથા વાર્તા કીર્તન જોતા આપણો જીવ બદલતો ન હોય તો આપણે ઈચ્છું નામ જ પતિન પ્રથમ ઉદાહરણ છે એનો જ એ કરે છે એના બદલામાં એ કઈ લેતો નથી સમજુ ને જ્ઞાની થવા જાવ એટલે આશુર ભાવ ના જાય તો બરાબર દિન બંધુ કહી દયા કરે કે સાગર ની દયા સાગર થઈ જાય ગમે એવો પાપી હોય ગમે એવો અધમ હોય આસુરી જે બુદ્ધિ વાળો હોય એ જણાવવા દેતો નથી એટલે આસુર થતો જાય જો જાણી જાય તો દિનાધીન થાય એટલે નથી લઈ છુ ને ગમે એટલા વ્યાખ્યા નો ગમે એટલી દુનિયાના માથા હલાવે જમ દંડ નો ટળે ભાવના નો બદલે ત્યાં લગી સાધન ગમે એટલા કર્યા મોક્ષ નો પ્રભુ રાજી નો કોણ સમજે સમજવા પ્રયત્ન કરવો જોઈએ તો પણ આસુર ભાવ ટળે નહી પછી સત્સંગમાં રહ્યો થયારે શરીર ને મૂકે જો ઈશાથી ના ટ્રી દિવસ સારો દેખાવા પ્રયત્ન કરતો હોય કે હું કેમ સારો દેખાવ ઓળખે પોતા એનું માનસ જ એક તરફ દેખાવા દેખાવા નહી દેખાવા દેખાવા એટલે એ પ્રયત્ન માં હોવાથી આશુર ભાવ અને પાછો ની નાશ પામે ભગવાન આટલો કરે છે ભગવાન પણ તે વિના તો આસુર ભાવ નાશ પામે નહીં ગમે એટલા સાધન કરે તો शोभाराम शास्त्रीए प्रश्न पूछो हे महाराज भगवान नीज अन्वय व्यतिरकता भगवान अर्धाक माया अन्वय थे अर्धाक स्वरूप एवं પણ ભગવાન ને એમ બીક નથી જે રખે હું માયા માં જાઉં ને અશુદ્ધ થઇ જાવ ભગવાન તો માયા વિશે આવે भगवान प्रतिपादन करूम वृक्ष बीज हो वृक्ष तले नहीया कार्य એવા નવા બેઠા જેવા ધામ એવા ધામ માં બેઠા અણુ અણુ માં અણુ અણુ માં એ પાછું જગત જયારે પ્રલયાવસ્થામાં જાય જેવા છે તેવા જ રહે છે એમના વ્યતિરેક શું આપડે હું ગોખ પણ બેઠા છે ને વ્યતિરેક નો અર્થ આપડે શું કહીએ એ તો હારો છે બળ સંઘ અનુવાર્યો ને કહેવાય અને સંઘ અસર કરો છે ને કઈ એ કોઈ છે ઈશ્વર અને જીવ પ્રાણી માત્ર માં સારામાં સારો ભગતો હોય પણ સંઘ નો ભાવ એને અડી જાય અડી જાય છે એટલે જીવ એ ઈશ્વર નો કહેવાય પછી અડતું નથી સમજણું એમ આપડે વધવા માંડી અને પવન નીકળી જાય એટલે વખાણ ઓછા થાય એટલે ચાખો થઈ જાય આ જીવ ઈશ્વર એની આડે સંબંધો વખાણ કરો દયા કરે પણ તું પેલા બઉ નિંદા કરતો તો એમ ન બોલે કોઈ જ ન બોલે અને આપણે આપણે જીવ જઈએ વરતાલ નું સાતમ વચનામૃત અન્વયરેક આવી ગયું પેલા અર્ધાક છે અર્ધાક ત્યાં બેઠા છે એવું નથી જે આપણને અડી જાય કોક જરાક નિંદા કરે તો કાળા થઈ જાય ભૂલી જાય વ્યાપક ભગવાન આવડ જાય ત્યાં પેળા છે બાકીની પેળા એ છે બન્યશાળી પેળા છે એ લોકો પણ એને ઓળખતો નથી ભગવાન આ ઉડી ને જાય તો ભરું ભગવાન એની વાહે શું ભગવાન ગયા દાદી લગી એને આમુ જોયા કરો મારે આમુ ન જોયું હવે મારે એની બે જવું એમ ભગવાન ગયે હ વિચાર કરો તો આવા પાપી પુણ્યશાળી એને જેમ ઓળખવા જોઈએ એમ ઓળખતા નથી એનું દુખ કઈ દુખ નથી કારો એ સંતોનારા તરીકે મિક્સ કરી પછી ખવા તરી પછી તો ખાઈ જાય આખો ભગવાન પોતામાં જોડવાને માટે સજાતી રચના બધી કરી એમાં નાસ્તુ લોકો અથવા મંદિર ના વ્યવહારો કઢંગા એને જોઈ નિંદા કરે પણ એને નિંદા કરવાનું જ પૂજે એ આશુર ભાવ છે ને પણ એ એક શાળા જોઈએ ભગવાન ના રસ્તે ચડાવવાની શાળા અને જગત માં તો એક ક્લાસ છુટી જાય એમાં જવું પડતું નથી આમાં કોઈ દી છૂટવાનું નહીં એકડિયાના ને મેટ્રિક થવાનો એકડિયો રેવાનો અને ગ્રેજ્યુએટ થવાનો બે માંથી એક છુટે અને જો એક ગ્રેજ્યુએટ થાય એ સ્વામી નારાયણ અરે સ્વામિનારાયણ અરે સંવાદ અઢારસો બ્યાસી ના દિવાળી મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાય ને બેઠી હતી મંચ આગળના ચોક માં છે અને મુનિ સુદા લઈને કિર્તન ગાવતા હતા ने ने ने। नेत्री ने ने है ने तो ने आदू कोई पदार्थ आए तरह रोक માટે એ આપડે હોય તો આડો આવે કે ના આવે એટલે આ સ્થુર કેવાય ને બરાબર પણ આપણે કોઈ દી અભ્યાસ કર્યો સ્થુલ કેમ કહીએ વાણીલાશ થી નઈ તમે માલીબાજી આમ ઉભું થવું જોઈએ બરાબર સ્થુર દેખાય ખરી જો મેં તો કરી મનમાં કાંઈ વિચારતો હોય તો પદાર્થારે એની પછી આગળ તો નથી જતી કે એ સુક્ષ્મ ભાવમાં તો આગળ હાલી ન દેખતી એટલે થોડ જ હોય ત્યારે જ અટકે વિચાર કરવો જોઈએ આ છે દીણી બાબત એમ જો शिवाय આ સ્થૂળ છે પણ આંખની વૃત્તિ એ પણ સ્થૂળ છે સ્થૂળ શબ્દ પછી નેત્ર કમળ ને ઉગાડી ને સર્વે સભાસખ જોઈ ને બોલ્યા છે હવે સર્વે સાંભળો વાત કરીએ છીએ આ નેત્ર જે વૃત્તિ છે અરૂપ છે આકૃતિ દેખાયતી જોવા જઈ તાજા વિધવાનો તમારે તો વધારે દેખાવું જોઈએ વૃદ્ધિ જુદી વસ્તુ છે દ્રષ્ટિ જુદી વસ્તુ છે દ્રષ્ટિ તો સ્થુર છે રોકાય જાય અને વૃત્તિ રોકાય જો બે માં વ્રિ તો અહીંથી બ્રહ્માંડ ભારે ભૂગી જાય દ્રષ્ટિ નો દ્રષ્ટિ દિવાલ આડી આવી રહી આગળ બઉ અભ્યાસ માંગે ભાઈ તો પણ તે વૃદ્ધિ સ્થુલ પદાર્થ આવે ત્યારે તે વૃદ્ધિ રોકાય છે પંજીકરણ વાંચું વાંચું કેવાય આવડતો આને આને માર્યો એ બરાબર હા જાદુ જગત માં કથામાં એ જ હાલ છે આમ જ કરતા હોય એને ખબર જ ક્યાં એટલે ઓલો ન માથા હલાવે બસ બીજું કઈ વાત છે એ કઈ સભામાં ગણ્યા એટલે તમે સમજી લ્યો આ લાવીવાય કપડું કહેવાય રાખે છે ત્યારે તે વૃદ્ધિ પ્રથમ તો પાતળી દોરડીની પેઠે છે બરાબર ને કોઈ ની રાખતા બીજો કોઈ ને પૂછો રાખે છે ત્યારે તે વૃત્તિ પ્રથમ તો પાતળી દોરડી ની બેઠે પીળી ભાથે અને જેમ કરોળીઓ હોય તે પોતાની લાળ એક સ્તંભ બીજા સ્તંભ સુધી લાંબી કરે लाड़ ने ठेका वृत्ति करनाक भगवान संगा संलग्न क्योंकि अंत करण रहे जल तत्व प्रधान थे तरह शायद अग्नि तत्व प्रदान थे तेरे रक्त जन जारी वायु तत्व प्रदान थाय तरह लीली जन અને જયારે આકાશ તત્વ પ્રધાન થાય ત્યારે શરૂઆત કરી નથી આ કેવી સરસ વાત છે આપણા ઘરની આપણે આગ્રહ કરીએ કેમ તો કઈ રહેતું છે ભગવાન ના સ્વરૂપ ને અક્ષર સામે તમને પીળી દેખાય જયારે એજ હું કઉ છું અભ્યાસ જ કરવા નથી ને ખરેખર દેખાયો અને દેખાતું હોય તો ભગવાન લખતા કરી ને આ ઉપર જરાક આપણે એવું જાણવું જોઈએ કે આપડે કેટલા હજી નીચે છે આ માર્ગે તો આમ જો કથા સાંભળી ને ભાવના પેદા થતી હોય તો તમે કથા સાંભળી <laughs> कोई ंग कयाचभूत वृत् स्थूल कारण के स्थूल पदार्थ न अंश સ્થુલ સૂક્ષ્મ થઈ નથી આટલું દેખાય ત્યાં લગી આટલું દેખાય છે આપણને ત્યાં સ્થુલમાં આવ્યા નથી જોવા જે वृत्ति पंचभूत ने आकारिज आकार बोलवा માટે સિંગણ નું દૂધ સાડા સોળ વલું હોય તો રે નગર ને ખુલી જાય ભગવાન ને રાખવા હોય તેની પૂજા ને દેવ અંગીકાર કરે છે વિશે વૃદ્ધિ રાખતો હોય તેને પણ સાંખ્ય શાસ્ત્ર ની રીતે કરીને ધૂળ સુક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ થી પોતાનું સ્વરૂપ નારું જાણીને કેવળ આત્મા થઈને પરમેશ્વર ના વિશે વૃદ્ધિ રાખવી પછી એમ વૃદ્ધિ રાખતા રાખતા ભગવાન ના સ્વરૂપમાં જ્યાં લગી ઊંઘો છો ત્યાં લગી ભગવાન સંબંધ નથી અને આગળ વિચાર નહીં કર્યો તમે કયો વૃત્તિ રાખવી હોય તો પવિત્ર બને એમ આવ્યું અને સાંખ્ય કરીને પોતાના કારણ થી અલગ સમજવો એટલું આવ્યું એમ નથી બે શબ્દ પકડી નાખી રે શું આવ્યું વૃત્તિ સ્થાન બદલવું ભાવના કરી અને પરમાત્મા માં થાય એમ લઈ જવું છે સ્થાન બદલી આત્મા માં જવું આત્મા ને બદલી ને પરમાત્મા માં જવું સ્થાન બદલવાની વાત એબીએ મતદાનો કરના રાખે છે દેખાતું દેખાવું જોઈ ને એમને ધ્યાન બની રહે આ પરમેશ્વર ને પણ સાંજ ની રીતે કરીને કારણ ત્રણ દેહ થી પોતાનું સ્વરૂપ જાણીને પરમેશ્વર ના કરનારા યોગી ને નિદ્રા કહી છે પણ લીન થવું એવી એ યોગી ને નિદ્રા હોય નહીં આપડે એટલું રાખવું છે પાછા થઈએ નથી આપડે અરે પણ મનની વૃદ્ધિ ને જોવી દે એ કેવી રીતે પ્રવેશ કરે આમાં ભક્તિ માર્ગ છે સારામાં સારો ચાલ્યો હું તમને બધાને ઓળખું કપની છે એની ક્રિયા બતાવે આ ગરજુ છે થવું જોઈએ પોઈ કરી આવડી જાય તો ભણવું છે કોઈ ને મહેનત કઈ કરવી નથી ને લોટ લાકડા પાણી પડ્યું હોય લાદવા થઈ જતા હોય તો આપડે મહેનત કરવી નથી તમને કોઈ ની મારો કરો પણ યાદ યાદી આપણે આટલા થી પતી ગયું એમ જે તમે માન ના રાખો ને ત્યાં ખોટા બદલવી જોઈએ ના દોષો ને જરાય હટાવવું માટે તૈયાર મન નું ધાર્યું ભજન કરે કે શાસ્ત્ર દરેક તમારે મન નું ધાર્યું અને બધું ફૂજ રૂપિયા પૈસા માં એમને અક્ષરધામ મળી જાય છે ંદજી મહારાજ શ્રી વરતાલ મચે શ્રી લક્ષ્મી નારાયણ ના મંદિર ની આગળ મંચ ઉપર ગાડી ટક્યા વિકરાજમાન હતા અને સર્વ વસ્ત્ર ધારણ કર્યા હતા પોતાના મુ ત્રણ અવસ્થા ભગવાન સુખ છે પછી એ પ્રશ્ન નો ઉત્તર મુનિ મંડળ સમી ને કરવા માંડો પણ એનું સમાધાન થયું નહી પછી ભગવાન ની મૂર્તિ વિરાજમાન છે તે મૂર્તિ ની સમાધિ થાય ભગવાન ના રૂપ માં સિદ્ધિ થઈ હોય ભજન ના કરનારા ને એમ જણાય આપણે મને કોણ હાથ આવનારો હતોનારો કોણ હતો પણ આમાં બતાવ્યું છે મનની શક્તિ બદલાવવાની વાત મારી બદલી નો બદલી જોવાની વાત મને દિવસ આવે તમે આ બે જણા તો સમજો છો ત્યાં કરતા બીજાની જો વાત અને યાર કાલ ખૂબ આવું